દર્શનાવરણ છે ભારે દર્શનાવરણ બહુ ઘાસ દર્શનાવરણના દુનિયામાં દુઃખ હોય તો બીજા લોકો ને સારવાર નું બીજા લોકો મનુષ્ય માર્ક એને એટલા બધા માર્ગ માર્ગ આવ્યા હોય ત્યારે મનુષ્ય બહુ ઊંચા માર્ગ કારણ કે દર્શનાવરણ આવી ગયો છે કોઈ કે તમને જ્ઞાન નથી તો જ્ઞાન ની ગયું જ નથી દર્શનાવરણ જવું જોઈએ જ્ઞાન ની જેનું જ્ઞાન તો પોતે કીચલ ભોગવું થઈ જાય છે દર્શનાવરણ બહુ મોટા મોટા છે તેથી ભગવાને કહ્યું કે एक हजार पूछे क्या घोड़ो अमने पूछे था गोड़ो कैसे मैं तो कथरा जगे ના ગદડો છે ઓછું દેખાય કરી બધા દેખાય દે ને રસ્તા માં કોનો હાથ ધરી છે કરુણા ભગવાન રાખણ કર્યું એને કરુણા કઈ છે ભગવાન ત્યાં સુધી દયા કે દયા હિતકારી છે ફાયદાકારક છે કેવી છે દયા એ અહંકાર છે પણ એટલો બધો શુભ અહંકાર છે બહુ હિતકારી પણ એ અંગે છોડવો પડશે જ્ઞાની થશે ત્યાં દયા ના શું કે જ્યાં દયા હોય ત્યાં નિર્ધયતા હોય ખૂણામાં હોય ગ્વંત ગુણ છે શું છે ધ્વગુણ એટલે એના અંદર નફો ખોટ જો ખોટ છે તો અમુક એક બીજો શબ્દ હોવો જોઈએ નફો એવું એક ધ્વગુણ ધંધ્વગુણ એટલે દયા છે માટે આપડે જાણું બાપજી ના મા દયા તો બહુ દેખાય છે આશ્ચર્ય નિમાનું દયાર છે માટે નિર્દયતા છે શું કહ્યું આપણે સમજ માં આવી ગયા એટલે એમાં આપડે આશ્ચર્ય અનુભવ દયા દયા હોય નિર્દયતા ખુને પડી જ હોય ધંધ્વ છે એક હોય તો બીજું હોય દયા ની જરૂર છે આત્મ જ્ઞાન ના થાય ત્યાં સુધી દયા હિતકારી છે કેવું પણ તે ભગવાને એટલું કહ્યું કે હિતકારી છે તે તમારી દયા નહી શું દયા નહિ ભગવાને તો ખરે રીતે કહ્યું છે ભાવ દયા રાખજો ભાવ દયા પડે તો જગ્યા કરાય તમે તો કહ તમારા કેવી ભાવના ભાઈ હોય ને એ ભાવના લાગે છે લોકજ કોક ના માટે ભાઈ પણ એ પોતાની ભાવના છે પેલું પોતાનું હિત કરે આ ભાવના પેલું પોતાનું હિત કરે શું કરે એટલે આપડે અહિયાં આવ્યા ને તો અભ્યુદય ફળ તો સંસાર માં બધે જોવા કે ધર્મ થતો જાવ તો અભ્યુદય તો ફળ મળે શું મળે અભ્યુદય ફળ મળે પણ આનુષંગિક ફળ ના હોય સાધુઓ ઘણા છે એ વાત કરતા હોય ને તો આપણું એની ભાવના સારી છે આપડી ભાવના સારી થાય અભ્યુદય ફળ મળે મળે અભ્યુદય એટલે સંસાર ની અભ્યુદય થાય અનુસંગિક ફળ ના મળે અનુસંગિકા કરવા નથી આવ્યા નાની પુરુષ જાહો જલાવી સાથે મોક્ષ આપવાયા કેવું અક્રમ વિજ્ઞાન કહેવાય જાહો દલાવી સાથે સારો ને આ વૈશ્વ તો ના જ કહી દે કે આવું તપ ત્યાગ કરી છે હૃદય થી જાણે છે કે તપ ત્યાગ એ તો કોઈ પ્રકૃતિ હોય તો તપ કરે જગત આખું સમજી શકતું નથી ભગવાન નો વિતરાગ નો કહેલી ભાષા નો તપ જાણતું નથી કોઈ આ પોત પોતાની ભાષા નો તપ જાણે છે વિતરાગે શું કહ્યું જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ હવે એ તપ ને જો આપડે ઓળખીએ તો કામ લાગે માલી ભગવાન નું કઈ લોક તપે છે આ લોકો તપકે એમાં ફેરવાય છે શું ફેરે છે આ લોકો ક્રિયા માં भगवान कहेलू तप अभिचतप कोई देखी शो देखी तो फल्चलिकुण्य पुण्य बनाए मोक्ष अत जुए के देखी सके दादा नु तप वर्ल्ड ભાવ સાથે નથી કરતા આ પૌલિક ભાવ અને આ ચેતન ભાવ ત્યાં આગળ સપરાયા કરવાનું અમારું કેવું ભાવ પામી જાય શું થાય તો જોઈન છે ને જો બે નજીક છે હા નજીક છે ને સંયોગ સંબંધ છે ને જ્ઞાન દર્શન કાર્યક્રમ તપ એ બાઉન્ડ્રી ઉપર રાખવાનું છે ત્યારે બહાર ખુલ્લું દેખાય છે આ વિદરાગો નો મત પછી લૌકિક લૌકિક તક આ બધા જય સચિરા ભગવાને જે ચાર કર્યું એ જ્ઞાને બાર હોતું નથી કેવું બાર એ દર્શન નથી બધું આંતરિક છે ભગવાન તમને કયું બના અલૌકિક અલૌકિક મારા હમ જોઈને હશે એટલે આપડે એને શું કહીએ અહી રોજ બેસી રહી એમ કરતો કરતો સરળતા જતી રહી એમ કરતા કરતો હાસ્ય ખુલી જશે અને તેથી હું આરતી માં ખુલે એટલા માટે રસ્તો કરાવડાવું છું હું પોતે નહીં ખુલી જાય છે ને હાસ છે નથી હતું આમ બિલકુલ હશે નઈ જાય સરસ છે જેમ વાળો તેમ ઘાટ થાય એક કલાક માં જેવો ઘાટ કરવો એવો થાય પોલીસ વસ્તુ નવી જાતનું કૃત્ય ઘનચક્કરો નો માલ કેવું હા એના કરતા ના હસે છે તે સારો એના કરતા દુધી હોય ને બુધી એના કરતા જન્માયી શું સ્ટેપ અહી શું કર્યું હશે તમે સમજો ને બનાવટી હશે તેના કરતા સારું કેવું બનાવટી બોલે તેના કરતા ઓછું બોલે છે સારું કેવું ચોખ્ખું થોડું હોય ચોખ્ખું આ દેવજી બીજા થી આયાત આપી આનંદ ની થાય છે એવું એકલો જ ગણો નથી બે જન ભણી અહીંયા આયાત આપી એવું નવી જાત આનંદ ઉત્પન્ન થઈ ગયો કારણ કે દર્શન થી જ આનંદ ઉત્પન્ન થઈ ગયો પણ છતાં પછી મોક્ષ માર્ગ હાથમાં આવ્યા પછી જે તમારા જે દોડે એવું દોડાય ને આ બધું પાછું પ્રમાડી ખાતે પ્રમાડી ખાતે અમારે ઉકેવા પડે બિલાડી વાંદરા બચ્યા જેવો ખેર કે તમે પકડી રાખો છોડો નહીં અમને ઉચ્ચ પડે અમારે કારણ કે સરળતા ખુશ હોય ખુશ હોય એટલે એવું ચિંતા રહીએ સરળ નાખે અને આ સરળ એક જ કબર ખુલ્લું કરે બીજું તો કે તો ગરી જ નહીં અને આપણે કેતા બધા સરળતા તો સમજે વિતરાક ધર્મ ની સ્થાપના હોય એ ભાવના હોય અત્યારે આ બધા સંપ્રદાય સંપ્રદાય નો માર્ગ ના રહ્યો દિગંબરી હોય સંપ્રદાય એ પોતે મારો દિગંબર સંપ્રદાય બહુ સારું તમારું પંજાણ થઈ ગયું શું સંપ્રદાય પોતે જ બોલે છે ને અમારો સંપ્રદાય અને મત વાળા છે અમારો સોનકવાસી આગળ સોનકવાસી મહારાજ બેઠા હોય અને જો આહાર વરવા આવ્યા ભૂલે ચુક્યા પેલા નો આખી થઈ ગયા અરે મને તો એક જણા એવું કહે મને કઈ ગાયું થઈને તમને સાધુ જોડે કસાયો બરોબર સ્પર્ધા છે મારી નો માર્ગ ચારિત્ર નો માર્ગ કેવો છે હમ ચારિત્ર માં રેસ્ટ કોર્સ ના આવે સ્પર્ધા છે તમને કેવું લાગે પણ આવરણ આવ્યા છે એમાં વરનાર નો દોષ ને આપડે કહ્યું અમારા ઘોડા ને તું ગધેડો કેમ કઉ છે વરનાર નો દોષ છે ને ગધેડો કે અનાર દેખાય છે એવું કે છે બચારો કોનો દોષ એનો નથી આ તો આપડે એમને કહીએ કે સાહેબ વિનંતી કરીએ છીએ અને જરા વિચારો છો ખરાબ આ ચશ્મા નાખો ને આ પહેરો છે આપડે કેવું લાગે છે એટલું આપડે સમજાવી શકીએ કોઈ કોને છે માણસ એવો તેમનો નથી ના બોલાય અને શું છે એ સાહજિક બોલે છે બિચારા સમજ કરે ને સાહજીક તેમાં આપતા બળકો માર્ગ કેવા થઈ ગયો છે કરતા થઈ ગયો અને પછી ખોટ આવી ગ્રહો લાખ રૂપિયા કમાયો છે આવું આ ગમ ચેક કરું બોલો મૂળ ભૂલ ખોલી કાઢી જે ભૂલ ક્યાં છે મૂળ ભૂલ કરતી નથી કમાયા હતા હું કમાયો ખોચ ગઈ તા બીજા ફર આવશે કે નઈ બધો આરોપી કરે છે એ ફળ ભોગવી રહ્યા છે બધી જ ચીજ છે જગત એ મીઠી છે ઘેરીઓ પણ તે લોકો ખાય છે કેવું સરળ લોકો તારું ખાટી નીકળશે ને આવી ભૂલ થતી આવી ભૂલો કઈ પછી આવે કર્મ નો દોષ કાઢીએ આપડે ફળ આપે તેમાં શું કરીએ આપે ડખો કરે ભાઈ શું થઈ ગયું ભગવાન ના વખત માં ઓવરતા ભગવાન ચાર મહાવત હતા બાવીસ ડિસેમ્બર વખત ચાર મહાવત હતા ભગવાને પાંચ કર્યા મહાવીર ભગવાન પારસના કરી બધું કર્યું પણ પાછી ભગવાન પણ પારસના ભગવાન નામ ખેડૂતો ચાર મહાવત હતા પાંચ કેમ કર્યા ભગવાન સમજી જાય ને કે આપડા શેઠ આયા છે ભગવાન નામ છે પૂછે કોણ ભગવાન કર્યા એવું ખુલાસું કોણ પૂછે હોય તે બીજા કોઈ કેમ કર્યા એવું ના પૂછે ભગવાન જણાવી આવ્યા છે ભગવાન ને દર્શન કર્યા પણ કર્યું ભગવાને ખુલાસો કરવો જ રે મારો એમને ખુલાસો કરવો જ રે એ ગાળો કાઢે એમની જોખમદારી કરે ભગવાને કહ્યું કે કાળ વિચિત્ર આઈ રહ્યો છે એટલે આ લોકો બ્રહ્ચર્ય સમજશે ઓપન કરો વિચિત્ર જબરજસ્ત અગ્નિ વાળો કાળાઈ રહ્યો છે શું કે છે અગ્નિ સમજો ને એટલે આ મનુષ્ય અત્યાર સુધી તો કાળો હતો પણ હવે અગ્નિ વારો કાળા છે મનુષ્ય અગ્નિ શું ફળે કરી અમને પાંચ માણસ કર્યું તો ફાયદાકારક છે પણ ભગવાન કૃષ્ણ શું કેવાય ગમે તે માણસ ગમે તે ખુશ મને આવ પૂછે હું તો પેલે પેલેથી એમાં એની જોખમદારી બોલી રહેશે જોખમદારી હતી પછી એને પાછ સમજાય બઉ મોટા દોષ માં ફરી પાસે સમજાય પટાઈ જેમ આપડે કુતરું બઉ બસતું હોય ને સુખલો માર્યો કરે કોઈ સુખનો માર્યો કોઈ ને કરે કોઈ જોડે સુખો માણસ વિચાર્યો કરે તો પોતે દુખ વાર જોડે કસાય કરે એટલે અમે હાથ ફેરી પછી ટાળો પાડી અને પછી વિરાજ ના તોડીને ખવડાવું તારા પાડી નથી કરી એવા આજના મનુષ્ય છે સારામાં સારા મનુષ્યો છે સારા સમજણ ના પડી ગયા પેલા તો ગુના કરતા